હમકુ તો અમેરિકા રહ્યા હતા તો ગુરુ પુરમાનુ હમકુ આદત યાદ તો હૈ નહી જબ તક શરીર માં તબક્કા ચાલના પડતા <Civet> जब तक शरीर है तब तक एक को भी साथ में लेकर चलना पड़ता है भीतर वाला अलग चलता है अलग वाला बाहर वाला अलग चलता है दोनों साथ साथ चलते हैं कोई दिक्कत नहीं भीतर वाला अलग चलता है बाहर वाला अलग चलता है दोनों साथ में चलते और कोई दिक्कत नहीं है सेठ भी है खोड़े में और सेठ के बेटे को मारने वाला भी उसी घोड़े में ભોજન બરાબર આધી આધી ચાલતી લાગે કાઇ ને બોલાટર બોલતા મેં બોલાટર ઇઝ કરેક્ટ લાઈક ક્રિશ્ચન બરોબર હૈક એન્ડિયન ગોડ ઇઝ થયેટર पर मत है. रास्टिक में ऐसा नहीं है तो बोले लगा लास्टिक क्या चीज है तो मैंने बता दिया टाइप पदर हो गया है वो हम देख के बोलता है ऐसी पदर हो रही है ऐसा देख के हम बोलता है जो भगवान ने क्रिएट नहीं किया है वो गुधार आती हुई है ये कुंभकार है और कुंभकार अगर है तो बुद्धिवान नहीं બુિમા કોઈ થી રચના કરે તો અચ્છી કરેગા અહેમદાબાદ કરતા કોઈ ફજલ હૈ મહાજ આદમી પજલ ક્યાલ ક્યા શનલાલ કિશનલાલ હા કોઈ આદમી બોલે કિશન લાલ તુરા બહુ વિસ્તાર દીધિયા જબ આપી મેં ખુદ ક્યાંક તો ભજન થી દુનિયા પદલ ઇ ગઈ ભજન થી નિરંતર પદલ હો તો હમ એક દફે પધલ દી વર્લ્ડ વર્લ્ડ કાપલતાધ્ર હોતા નહીં કદી નહીં હોતાની ટાઈમ યની પદલ નહી હોતા સર્વ સમાધાન જ્ઞાન સર્વ સમાધાન વિજ્ઞાન મેં તો લઘુ સમાજની હું લઘુ સમાજની આપણે સમસ્યા લઘુતમ કો સમજતા હું વિચરા વિજ્ઞાન કોઈ લઘુતમ કો સમજતા હું વિચાર વિજ્ઞાન કોઈ આપણે સમય ધરાયા આકાદ કરવા રમેશભાઈ અભિ ન્યા પરિચય હુ રમેશભાઈ નવો નવો પરિચય ગયા તો બહુ અચ્છા ન્યા પરિચય એક સંબોધી કે કારણ હુશ પરિચય થાય એક નવા પુસ્તક સંબોધી तो उसने जब ये भेद विज्ञान की सारी बात इन्होंने पढ़ी और पैसे हुआ तो फिर इन्होंने आपका परिचय दिया तब मैंने कहा जरूर मिलना चाहिए बात करी आप रमेश भाई सारो थोड़ा बड़ी मेहनत पे रमेश भाई करीब भेगा અમદાવાદ અમદાવાદ ખાતે અમદાવાદ ખાતે મારો પૈસા એટલે આખો સમજ બતાવું કે બતાવીશ ક્યાં ક્યાં કેમે બતાવી પતિ મેરા પરિચય એક ભેદ વિજ્ઞાન થી અમૃતચંદ્ર સૂરી સમય કે નાટક એક શ્લોક હૈ લગ સિદ્ધ હુ હે જિંહને ભેદ વિજ્ઞાન કો સમજા જો બંધે હુએ હૈી જિને ભેદ વિજ્ઞાન કો નહીં સમજ્યા આપડે બંધ થઈ ગયા તમે આપડે જો જાય વધારે રંબર જો પસંદ હતા આપે વાત કરજ આ વાતું નહીં નહીં ઠીક મર્યાદામાં રહેવું પડે જૈનગઢ ના મર્યાદા અહંકાર નહીં પછી વિહાર જવું પડે આ દાખલો તો બહાર ના ઉપર માં આપો કેટલાક લોકો મને એવું પણ ગયા કે તમે સાહેબ આપજો જયા કેસે છું પણ તમે કોઈ લાગી જીજા લોકો એમ જ કે છે કે માઉન્ટેન ને બોલાવે છે ઉપાય એટલે आप पुस्तको जो ते सद्दन सात भारी आप गाड़ी मरचो जो हिंसा थे जवाबदारी को એની જવાબદારી કોની કે દુનિયા ને કોઈ જવાબદાર રાહાજે કહ્યું કે જવાબદારી એમની હોય નહીં કે આ શરીર મારું છે અને પગ મારા છે તો એને જવાબદારી છે અને જયારે શરીર મારું નથી અને પગ મારા નથી એવું જેના लंदन तो जवाबदारी किसकी होगी लंडन जवान लंडनिया प्लेन जवाबी सारू कत्ता सारे दीक्षित कर એ લોકો ને વાહન વ્યવહાર કરવાની સત્તર જણા નામ રિક્ષા માં છૂટ આપેલી છે ને કાયદો છે રિક્ષા કયા કાયદા થી રિક્ષા લીધે જે કાયદા લાગ્યા છે વાત કઈ જૂઠી લગી નહીં આપી મુજબ નહીં લગી આપો કોઈ પણ વાત જૂઠી આપની મને નથી લાગી મારી તમને નથી લાગી લાગે છે સાચી અમારે નાની પુરુષ થી મારી જવાબદારી કઈ છે સાહેબ કે જે છે આ શું ને અને છે આ બધી સાપેક્ષ વાત છે આ અપેક્ષા શું છે આ અપેક્ષા जैन दर्शन तो निकास्तिक नहीं मैं को मान। एक एक पत्रकार जवाब आप पत्रकार नेगवान महावीर परम नस्तिक परम नस्तिक नहीं होता हम आस्तिक कभी होता ही नहीं। ना है जो परम नस्तिक ना थे क्यारे आस्तिक ना थाय એવું નથી બોલે ખરેખર વાત હું કઉ ભગવાન વિચાર કે શું કહ્યું છે કે જેને અસ્તિત્વ ભાન છે અસ્તિત્વ ભાન છે એ આસ્તિક જ થઈ ગુ આસ્તિક નાસ્તિક સગસ્તો ભાગ ને કાળો ને કરતી આપડા કોને કે પોતાની શેઠડાઈ રાખવા માટે આવતો નથી અને હું ઢેરાશ હું આર્થિક ના નથી આવતો ની જીવન પવિત્ર આચાર્ય તુલસી એ લોકો ને આર્થિક કોઈ દિવસ ક્રિયાકાંડ નથી કરતા પણ જેનું જીવન પવિત્ર છે એને આર્થિક કયા પવિત્ર હોય કે ના હોય પણ જેને અસ્તિત્વ નું ભાન છે આખા જગત ના દીવ માત્ર છે કે હું છું પછી ગાય હોય બકરી હોય પણ હું છું ભાન હોય છે અરે માણસ નહી હું છું પણ હું છે પટેલ છું હું માણ્યા છું હું બ્રાહ્મણ છું હું સાધુ છું છે આપડે આસમા જો ભાન થાય આત્મા છે તો વસ્તુત્વ નું ભાન થાય એટલે પૂર્ણસ્યા થાય વસ્તુત્વ નું ભાન થાય એટલે પૂર્ણસ્થ ની નરસ થાય પૂર્ણસ્થ ના પડે આટલી જવાબદારી છે તે ખ્યાલ આ પુસ્તક આપે છે તો આપડા હિન્દુસ્તાન ને હિતકારી થઈ પડે તો સારું છે હિન્દુસ્તાન ને ઈચ્છા થઈ પણ હાર હિન્દુસ્તાન નું કઈ ભલવું થવું જોઈએ બિલકુલ સાહેબ દબન છે એટલા માટે હું પણ બોલ છું અરે સાહેબ એક વાત છે હિન્દુસ્તાન નું કોઈ પણ માર્ગો છે દાદા ભગવાન માવી ભગવાન ને ખુદ આપડે નમસ્કાર કરીએ એના જેવી વાત છે ખુદ આ હું નમસ્કાર છું છું એટલે આ દાદા ભગવાન તો બધી નહીં દવાખાના બોલાય છે દર્દીઓને તો દર્દીઓ ડાક્ટર ખુલશે દર્દીઓ બેઠા કેમ એ પ્રયોગ તો બહુ કર્યો ગામો કે અંધરા થાય બિલકુલ આ થાય થવી જ જોઈએ અને પાસે જશે તો આ તો ચાલુ છે ધ્યાન માં રહીએ તો વિજ્ઞાન આવે ध्यान मेहू एक उपाय बीजेपाय रीते आप करो बड़ा सारा कहो तो समझा ध्यान लोग जुदी जुदी रेका पकड़ेगा આપ જે કરો ભેદ જ્ઞાન હેલ્પ કર્યો કઈશ હેલ્પ કર્યો તો તમે બીજો રસ્તો કહીશ એટલે આપ જે રીતે કરો છો મને કહો ભેદ જુ કે ચાર ધારણા બતાવી દઈશ ચાર ધારાઓ પાકીવી આગેવી વાવેવી અને કાઠવી બરાબર એટલે કે એ ધારણા એ તો પૂરું ભૂમિકા છે અને પછી એ સાથે ધાતુ વિધાન આપો થઈ જ કેમ કે ભય થોડું થઈ ગયું કૈચન્ય મળ પછી એ શુદ્ધ સ્વરૂપ માં પ્રકારની પ્રક્રિયા રમેશ્રી મંત્ર નું ધ્યાન આપું છે ધ્યાન થશે જ્ઞાન પ્રમાણે કરી શકે દરિયા જે જ્ઞાન હોય એ પ્રમાણમાં ધ્યાનથી જ થાય તો પદ નું જ્ઞાન છે ને નૌકા પદ તે પદ ધ્યાન છે એટલે પદ નું પદ ધ્યાન થાય જો પછી રૂપ ધ્યાન છે રૂપ આપણે ધારણા કરીએ તો કોઈ રૂપ આપડે ધારણા બેસે રૂપ ધ્યાન એ રૂપસ્થ ધ્યાન કહેવાય અને રૂપાસ્ત ધ્યાન જ્ઞાની સિવાય કહી શકે નહીં કારણ કરી નથી પણ જોયું નથી એટલે પોતાના અનુભવ અધિકારીઓ એની વાત કરી શકે અધિકારી કે કરી શકે કે આપ કોઈ ને કોઈ ઉપર જાણ કરાવી શકો અધિકારી છે મારી દુકાન એ છે કે મને જે ભેગો થાય એ છે કે અધિકારી છે મને ભેગો થયો મારી એ અધિકારી જય વિના પ્રયત્ન થઈ શકે માપી એ ધોરણે છે આવી ગઈ છેન્ટલ રોડ છે હા અને બીજો એક રોડવે છે એન્ટલ નથી કૃપાથી એમ કે આમ બધા કહ્યું છે આનંદગની મહારાજ પણ કે ભાઈ દુર્લભ સુલભ કૃપા થકી આનંદગન મહારાજ કહ્યું છે કેમ કે ખરું એ દુર્લભ દુર્લભું છે ત્યાં સુધી અત્યારે તો ખુશ દુષ્મ જ છે ત્યારે અનુભવે હેલ્પ ના કરે અનુગ્રહ નું કૃપા કામ થઈ જાય અનુગ્રહ નું કૃપા થી કામ થઈ જાય તો એવું કે હા એ સૌ જ્ઞાની પુરુષ હોય વધાર્યો હોય છતાં પણ જો જ્ઞાની નો યોગ મળે અને જ્ઞાની જે કામ થઈ ગયા તો આપડે એ માટે પૂછી શકીએ કે જ્ઞાની શીખ્યું અને દરેક આટલા બધા જીવો હતા તેને એમને ઉપાસના કરી પેલા પણ જ્ઞાની પુરુષ હતા પણ એમને કેમ કૃપા જગત ઉપર કરી નહીં કે જેથી કરી બધાને પ્રાપ્ત થઈ જાય જ્ઞાની પુરુષ કદાચ ચાર બાળક વધારે કોઈ ને કરી શકે અને શંકર હોય તો લાખો માસ ની આપણે ઘણા ગઈ ગુપા આપણે ઘણા ઉપર ગઈ આપે તો ઘણા ઉપર કૃપા અસમ વિજ્ઞાન એટલે અક્ષમ એટલે મનો માલિક નથી મને નિમિત્ત જ હું એક પણ માણસ નો ગુરુ નથી કવિ શિક મારું વિજ્ઞાન નહીં તરત જ ફળ આપનારું છે આપણે જે આચાર થી પાંચ નું વિમણ કરવું ચાર કસાર નો નિગ્રહ કરવો એને પણ સંયમ કર્યો છે કસાર નો સંયમ કર ધ્યાન બંધ થાય જગ્યાએ પરિભાષા ભાજી છે ધારણા ધ્યાન સમાધિ આ ટ્રેન મળીને કે એને ટાઈમ પરિભાષા ભાજી છે પતંજરી સાહેબ આપણે ધારણા કરીએ તો આપડે ધારણા માં આડે ખરો ન મો નમો તો કોઈ પણ મંત્ર જુઓ એ ધારણા પછી પછી એકાગ્રતા થાય અને એકાગ્રનગ્રતા નું પરિણામ એ ધ્યાન એકાગ્રતા નું પરિણામ એ ધ્યાન અને એનું નામ હવે આ ધ્યાન થશે જ્યાં સુધી જરૂર છે જ્યાં સુધી એને સારા ઘઉં મળતા નથી ત્યાં સુધી આ સાથેલા ગૌખાના છે તમે જે કરવું પડે કેટલા ઘટાવ જે અંદર માં ચક્રો માનેલા છે જે ચક્રો માનેલા છે મૂળાધા એનામાં એમ કે પદ નું કે મૂર્તિ નું ના કટાવે સાહેબ ના રોકવા એ મને કોઈ ગાળ દે અને ગાળ નો શિકાર ના થાય માર મારે પણ માર નો શિકાર ના થાય તો એ ધ્યાન એનું સાચું છે પણ પોતે આત્મા થયા બીજી વસ્તુ તો એ બધું ઇતિહાસ જે આ જે અભેદ ભાવ છે અભેદ ભાવ આની સાથે નો જે અનુભવ છે ભાઈ પાણી પિચાડે છે આને ભોજન લાગે છે હંસ મુનિ મારું બહુ નુકસાન કર્યું એ સાધારણ તમને અસર થાય ચાલો આ કહી શકું બે કશું કરી નથી જતા માટે તમે હુંશ મુનિ છો એટલે ધ્યાન કરનાર તમે હંસ મુનિ છે તમે તમે હંસ મુનિ તરીકે ધ્યાન કરો છો કી રીતે કરો છો જુદા પાડો પણ ધ્યાન કે જુદા પાડો હું સુધી થાય હું સુધી જુદા થાવ જુદા થાવી અસર થાય છે માટે તમે જુદા થઈ શકો છો હું સુધી ના થાય તો તમે જુદા થાવી અસર જુદા થઈએ તો અનુભવ ના થાય મારો જુદા થઈ જાય અનુભવ ના થાય આપડે જુદા થઈએ થઈએ આપડે જે અથા તો આ તો આ તો હાઉસ મિરામ રામ વિજય નામ ધરાયેલું છે પણ એમ કે આપણે એ સિવાય શુદ્ધાત્માની અનુભૂતિ છે અનુભૂતિ થઈ હોય કોઈ અવતાર માં તો તેને કાયમી થાય એક સેકન્ડ પણ થઈ નથી કોઈ દવે એવું આપતા જ કહી શકો ની હોય ની હોય માણસ અજવાનું થઈ જોયું અંધારણો અજવાઈ અંધારા ને ગમે એટલા ભાઈ એના પ્લાઈઝ કરો તો બધા અંધારા માં નીકળશે નીકળે અંધારા સ્લાઈઝ પાડી આપડે અંધારણા લોકો એ હજવાની છે હું તમે બધી સ્લાઈઝ હજાર આ લોકો જે સ્લાઈઝ પાડી પાડીને દમ કે હજવાળું માગે છે પણ એ સારી ગ્રાંતિ છે પણ એ રીતે એ રાખે છે સારું છે તો નજર રમી રમત ભગવંત આપણે કમિશું બરોબર છે બધા રૂપિયા આ જે સંસાર રોગ છે ને એ અમે એક દવા આપી છીએ નીકળી જશે આવડું મોટું પુસ્તક લખ્યું એની પણ લખ્યું છે કે જેને આત્મા જાણો તેને સર્વ જાણ્યું આ પુસ્તક નું પૂછવું ભાઈ બગાડ્યું લખું છું ને આ પૂછાવ લખે ને બગાવ્યું મેં એટલા માટે લખ્યું કે ભાઈ જો ત્યાં પુસ્તકમાં તું ત્યાં જો આત્મા જાણ્યો હોય તો અંદર માથાફોડી કરી જ નહીં કે ઉગાડી છે જ નહીં અને ત્યાં હાથમાં ના જાણ્યો હોય તો તું માથાફોડી કરી ના કાપી જશે કે પુસ્તક વાંચવા જ કે જાળવું વચ્ચે ના કઈ પુસ્તકમાં હાથમાં હોતો નથી કે પુસ્તક બહુ ટનાળ્યું શબ્દ માં આત્મા ખોવાય છે કે નહી આત્મા નથી મોટા પ્રભેસર છે આ ડોંગરે તાંત્રિક વાળા બાળક પૂછવાયા છે મારે બધું છે અને વેદ કૃષ્ણ ભગવાને શું કહ્યું છે ત્રિગુણાત્મક છે શું કે છે મગજ ગમણા થઈ ગયા અને સ્લાઈસો પાય પાય કરી સ્લાઈસ પાસે સુગંધી વાળું હોય સુગંધી જાણે તું ખોટી આધારા છે છે જ ને એમ આપનું વચન અમને નરે ગયું એટલે સાચા કેવી રીતે દાદા આ તો જ્ઞાની બોલ છે દાદા ભગવાન તો બધી પ્રગટ છેમસ્કાર કર્યો હું છો અને ભાઈ કેવું છે દાદા ભગવાન કરી દેખરે દાદા ભગવાન અને હું નમસ્કાર કહું મારા ઓળખાવે નાના ભગવાન સાત છ ત્યાંથી વિદ્યાલય માં સાંજે અમદાવાદ બહુ જ મોટા મોટા હા બરોબર છે આપડે શું કહું એ મોટા મોટું બળ પૂછો તમે ક્યાંથી આવો છો તો આપડે એ મોટા મોટું બળ કહો તમે માઉન તો માનોભાઈ થઈ ગયું ભાઈ આપડી મન એટલે આપણી બીજી અંતર ચાલ્યા જ કરે આપડી સમજાવી અંતરગ્રત ચાલ્યા કરે સમજી અંદર સંસાર ને અંગે એક શબ્દ પણ બોલતા નથી અને અધ્યાત્મ બોલે છે તે મૌન કહેવાય છે તેને મૌન કે છે બઉન કેવાય છે સંસાર એવી વાત થી તમારી ગયો કલા જાણું છે સવાલ નથી ખાલી જાણવું છે કે સાક્ષાત્કાર નો અર્થ શું બધાની જુદી જુદી ભાષા હોય છે કારણ લોકો બે આંખ થી જોનારા પાસે ચાલનારા લોકો છે બે આંખ થી જોનારા ચાલનારા એની ચાલનારા લોકો હોય છે પછી બિલકુલ કઈ દેખાતો એક વાંખ ને હોય તો એની ચાલનારા છે અને જે એક પાસે પણ આટલું દેખાતું હોય તો એની પાસે ચાલનારા છે કઈ દેખાતું હોય એની પાસે ચાલનારા છે હવે સાક્ષાત્કાર મને સાક્ષાત્કાર થયેલો છે આપ વાત કરું છું મેં તને કેવી રીતે સાક્ષાત્કાર થયો ત્યારે મને ભાઈ કૃષ્ણ ભગવાન દેખાય છે મારા મઈ અંદર તમે કેવા દેખાય છે તારે મોરલી ગાય સાથે કારણ મેં તને એકાગ્રતા નું એવું સુખ મળે સાક્ષાત્કાર ન હોય સાક્ષાત્કાર ક્યારે કે જે દેખાય છે કૃષ્ણ ભગવાન એ તો દ્રશ્ય છે શું છે હવે આ દ્રશ્યમાં જે આપણી દ્રષ્ટિ પડે છે તે દ્રષ્ટામાં પડે તો સાક્ષાત્કાર દ્રષ્ટામાં પડે આપડી વાત વાત ભાઈ આ દ્રશ્ય પડે છે ત્યાં સુધી સાક્ષાત્કાર ના કહેવાય દ્રષ્ટિ દ્રષ્ટિ દ્રશ્ય માં પડે એટલે વિનાશી વસ્તુ ઘણી પછી કઈ હોય જ નહીં અને જ્ઞાતા દ્રષ્ટા પરમાનન્ટ ફિટ ના થાય તો ભરી ગોજ આપડે હા ફિટ કરવા સાથે કામ છે અને હું તમે એક જ છીએ બીજી વાત કરી મને મળ્યો સગ પણ એ નક્કી પાછા પછી બોલે કે જ્યાં લગી આત્મા તત્વ ચિન્્યો નહી ત્યાં લગી સાધના સર્વું આખો શું કે તિલક કરતા તે પણ એક સારું પાણી ભર્યું લીચી મારે એક મૂર્ખ ને એવી ટેવ પોતાની જાતને મૂર્ખ કહે તે પણ વચ્ચે તકે ક્યાં હારો તમે ગોમા થોડા ભ્રમક જ્ઞાન કર્ઞાન થાય તારે આ સાક્ષાત્કાર થયો કેવાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થયા છે સાક્ષાત્પ હતો નથી પછી માની લે તો એક પ્રકારની શાંતિ રહે તો આપડે એને કાઢી નાખવું નથી જેટલું કબયું શાંતિ ત્રિવિધતાપ ત્રિવિધતાપ છે ત્યારે પ્રત્યુગ્મ અત્યારે અનંત તાપ નું મૂળ સંસાર અનંત તાપ ત્યાં કીધું જ નહી અનંતપ કેવી રીતે વિચારો સહન કર્યા સંસ્કાર ગરીવાર જ મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સંસાર છે સહન થાય કોઈ વસ્તુ ના ગમે પાછી લેવાની નહીં અને આપણે બીજી ગમે એવી વાત કરવાની જરૂર છે આપણે એને વાંધો નહીં રાખવાનું કહું તમે જુદા છીએ જુદા એવું જ નહીં શું કર્યું કે મારા સ્ટેશન પર દેખાડવા કન્યા ને અને પેલા બાપે કહ્યું જલ્દી આવે એટલે પેલા શું કર્યું કે ભાઈ આ કન્યા મને પાછ હવે અહીં મોજરું પડે અહીં પણ પ્લેટફોર્મ પર ક્યા છે ભૂમિકા હા ભૂમિકા જોઈએ પવિત્ર જગ્યા એનો ટાઈમિંગ જોઈએ ટાઈમિંગ ના જોઈએ પડે મહત ના કરવું પડે સારા કામ માં મહત્ત ચાલુ છે એટલે આપડે જીનારું મહત સારું ટાઈમ કરીએ ને આપડે પર્મનન્ટ એડસ્ટમેન્ટ કરવું છે એટલે કાયમ નું સનાતન શું જોઈએ છે ટેમ્પરિક આપણે સનાતન જોઈતું દીવો હોય ને મોટા જંગલ માં એક જ દીવો હોય તો બીજા દીવા ને સર્ગાવી વાત સાતરી વાત નહી પણ આ દેશી વાત કે દીવા થી દીવો હળી જાય मैं नहीं के नहीं। था था। थे थे। नहीं। ये मारो, तो थे भी पर में राजी थर्मा पचा पैसा आप પૈસા પર બઉ પ્રીતિ હતી મંદિર મંદિર બાંધ્યું હતું પાછળ ગયા પછી ગયું બધું અને નવું એક મંદિર બાંધ્યું છે અત્યારે મેં તો બહુ મોટું વિશાલ મંદિર બન્યું છે એમનો મહિમા બઉ ચાલેલો લોકો ને લાભ થતો હતો ને લોકો ને લાભ થાય ભૌતિક લાભો થાય ને એટલે લોકો દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એનો શું કોણ પૂછાય માં પડે હા ધુનાર આપડી દ્રષ્ટિ છે પડે આ ધુનાર કોણ છે અને ભાંતિ ઉત્પન્ન થઈ છે અને દ્રશ્યમાં પડે તો ઉત્પન્ન થાય દ્રષ્ટિ ભેરક છે અત્યારે તમારી દ્રષ્ટિ છે તો તમે ઉત્તર એવી રીતે દ્રષ્ટિ ભેરવવાની જરૂર તો જરૂર ને અને બીજું અંદર જે દેખાય એ તો એકાગ્રસ્ત સાધન છે એકાગ્રસ્ત રહેવા દેખાય તો દેખાય એ કોઈ મૂર્તિ સ્થાપના કરીએ સ્વભાવે ખાઈ આપણે હેલ્પફુલ થાય હેલ્પફુલ તો દ્રષ્ટિ જયારે ચાંદી દેખાય परमात्मा के नहीं बे ज्ञान प्रकाश है नही हम स्वरूप धारण करे गुरु ना एक स्वरूप है सदगु कत्माक रूप धारण करे थे तो यूप गुरु नु सदगुरु क्या मे परमात्मा अनेक रूप ते करें गुरु पीछे ये क्या रे क्यारे वे गुरु क्या वे ये तो आप लक्ष्मी क्या उचे यू कन्याओं गणी हो